ગરી લેવલ ટીજાય મેનો તિદલ તો હજી લેવલ પર તો ગલે છે હા અમને લોકો ને એવું કે આમને લોકો ને એવું કે 12મી તો કોઈ પડેલી જ નઈ ને આ પડીલી ને એટલે તો આવ એ એમની વાત લેવલ હોય કે ના હોય આપણે 12મા એટલે મારો લેવલ ના હોય એ મારી હું ફાગી ગયો ચારિત્ર આપણે એક વાર કીધેલું અમને ઉભું થાય પેલા તમે ચારિત્ર બળ ઉભું થાય સવાલ નહીં અનુભવ કર્યો કે આવું કરીએ છીએ એટલે આવું કરે તો જતું રહે આવું કરવા ની જતું રહે આવું કરવા ચારિત્ર બળ જતું રહે ચારિત્ર બળ એટલે શું સમા પ્રભાવ પડે કોઈએ લો લેવલ પર મૂક્યા હોય કે હાઈ લેવલ પર મુક્યા હોય એ અગત્યનું કે આ ઉપયોગમાં રેવાય આજ્ઞામાં રેવાય જ્ઞાન માં રેવાય એ અગત્યનું બરોબર કઈ કોનો દેખતા આવતું એવું પેલા તો પેલા સા કામમાં લાગે કોઈ આપને હાઈ લેવલ પર મૂક્યા કે લો લેવલ પર મૂક્યા એ આ નેનબસું હેલ્પ કરે બરાબર ગાડા કેન મારું મોડ કે તો નેનબસ લો લેવલ માં મુકતા બલેક સુધી નેનબસ એવું બને તો આદ નહી થાય તો આટોય ના પેલી વ્યક્તિ જે લેવલ મૂકે છે કઈ ગાય જોયે થોડું મુકે છે આપડે કોઈ ના કરે આપડે જ્ઞાન થઈ જઈએ તું ના કરે ભાઈ હોય ગણકારીએ તો આવે ના ગણકારી ના આવે બરાબર ના ગણકારી ના આવે દરેક માં જ્ઞાન રહેલું છે તે આપણા માં આવે भाना ज्ञान ना ज्ञान अपनी तिर ज्ञान ना तिर बराबर दखे द એવું જ થઈ ગયું ને આપડી પાસે કશું રહ્યું નઈ ચારિત્ર ભાવ સારી કેવું પ્રભાવ સારું લોકો પાતળથી આમ છે ગયા પછી કંટાઇ જાય બધાને ફેંકી દેવાની વૃત્તિ જશે નહી ના કઈ જતી હવે ક્યાં છે નથી એ નથી આવી વૃત્તિ નથી હવે એક લખી નામ ત્યાં મોકલી આપો એટલું બધું કરતા કેવું હારું છે કઈ કહેતો મોકલી આપી છે વાત બધું ઉતારી કેવું થાય ને મોકલી આપવાનું ચોપડીનું જુદા લેવલ માટે લખ્યું છે અને આ જુદું લેવલ છે ને ઘણ ચોપડીમાં ભેખારી કરવા દેવું નવા નાખવા દેવાનું આવું પડે સુધર્યું કે નઈ એમ એવું નહીં મારું લેવલ બઉ ઊંચું હોય એટલે લોકોને લોકોને એવું નહીં પણ તમને કાઉન્ટર ખુલી નાખતા આવડે ને સીધે સીધું આપીને તમને પોતાનું હારું લાગે તો દેખાય છે મારી લેવલ માં ના આવીને છાપકા પેલા ના હતા તારીખ બાવીસ પાંચ ત્યાં સુધી મહાત્મા કનુભાઈ મહાત્મા શ્રી વિજ્ઞાન જગત જોયું જ્ઞાન છે ભોખવું પડે છે આ તો વિજ્ઞાન સહેજાર છે માદકતા ઉભી થઈ જાય પછી એમ વિચાર કર્યા કર ના કરે તો પડી જાય છે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 આપણે હરિન્દ્ર દવેન્દ્ર દવે ધ્યેય તો આપડે હોવો જાય દરેક માન ને કઈક ધ્યેય તો હોવો જાય ગત સંસારમાં સુકી જવાનો પૈસા કમાઈ કોઈ ધ્યેય કે આમાં લોક્ષ જવાનું કોઈ ધ્યેય અગર કોઈ ગુરુ થવાનું કે ધ્યેય કોઈ પણ ધ્યેય તો હોવો છે રોજ ધ્યાન કરાય કરાય કરવાનું આ ધ્યાન નું એકાગ્રકાય નહી ધ્યાન પરિણામ છે ધ્યેય ની જોડે એકાગ્ર થાય હોય તો ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાન પરિણામ છે પરિણામ છે તેને લોકો કરાય કરાય કરે છે લોકો મને કહી ગયા ધ્યાન વાળા ધ્યાન રાખવાનું નાખું શ્યાર નો ધ્યાન કરો છો આવું કડક બર્યો નઈ એટલે એકદમ પાણી પગમાં પડી ગયા રોજ આવું કરું છું માદકતા માદકતા ઉત્પન્ન થાય એટલે ટેવ પડી જાગ્યા ધ્યાન હંમેશા ટેવ ના થાય હું બે જગ્યા તંત્રી છું એનું ધ્યાન રહેશે તમને હું શુદ્ધાર્મા છું ધ્યાનમાં તમારે રહેશે ને એ શુદ્ધાર્થમાં ધ્યાન જ કેવાય નિરંતર ધ્યાન જ રહે છે આ ધ્યાન લોકો શું માની બેઠા છે માન્યતા કઢવા માટે આપડે બહુ કાપકા માર્યા ખાવા પણ એ તો ધીમે ધીમે બોલવા મળે તે લોકો હજુ એવો સંજોગ નથી હજુ એવા સંજોગ વાસતા નથી પણ બાદ છે એક દાડો એક દાદો સત્ય છુપા છે નહી સંસાર સત્ય એ પણ છુપા છે નહી સંસાર નું સત્ય મૂળ વસ્તુ આપે છે અસત્ય છે પણ સતુપાશે નહીં બોલવા ખાતર જ બચીએ છીએ આપડે મિત્ર કેમ દારૂ કિનાર કે ભ્રાંતિ ચડી છે શું જેમ દારૂ કિનાર માં બીજી જ જુએ છે બીજી વાત કરે છે ભ્રાંતિ નથી આપણે ઊંચું ભ્રાંતિ તો ક્યારે કેવાય કે અહી ઉનાળા અંદરે રેતી ની અંદર રણ માં જતા હોય અને કપડા ઊંચા ધારે પાણી પલડે તારે ભ્રાંતિ કહેવાય પ્રગટ થાય છે અને અભાનતા દેવ બંને જોઈ શકે છે પણ તે દીકરી એ ભ્રાંતિ નહીં કહેતી આપડે ભ્રાંતિ નો લેખકો કરીએ પ્રચલિત રીવા પ્રચલિત શબ્દ છે એને આપડે ઘરતી નથી આ ભ્રાંતિ તો કપડાં ઊંચા વધારી પાણી છે નહીં એને કપડાં ઊંચા વધારે ફરતી ના દ્રૌપદી એ કહ્યું ટોપર મારી તું કહ્યું હતું હં એમ ફરે દ્રૌપદી ને હા કેવું માટે શબ્દ બોલવા માં તો બઉ કંટ્રોલ હોવો જોઈએ રોજ રોજે અભ્યાસ કરવો છે જે શબ્દ લોકોને દુખદાયી થાય એવા શબ્દ ન બોલાય કરવો દાખલો શું અભ્યાસ કરતો હતો વેપાર કરતો હતો કાચની બંગડીઓ લેવું બધું વેપાર કરતો હવે एक अग्नि बंगड़ी न ले जाए मे ना लाइ गड़ा बार मूके तारी बाहर मुके गधेड़िया शू कह तो यार गधेड़ी ना के ના ગામમાં વેપાર કરવાનો અને બંગડી વાલો ધંધો કરવાનો અને હેડ ગધેડી કઉેડી દીધી જાય તો શું થાય મારું કેશાય એકબું આ બધું મહાભારત ઉભો થઈ ગયું બીજું કોઈ કારણ હતું ખાસ મુખ્ય કારણ ઇન્સલ્ટ બેફામ રીતે બોલે બોલે જ નહીં બેફામ રીતે બોલે સમજણ આવે પછી અનુભવ હા પેલા વાર કાંઈ આવ્યા મેડું કેવાય તમે ભાડું ના કેવાય શું કેવાય જે હસિયા મને બઉ સારું થયું આવી જાગૃતિ કાયદા કર્યા લાગે આ ભાડું જાગૃતિ ભાડે આપવાના થયા વેપારીઓ શું કરે છે મોટા મોટા ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ના રૂપિયા મચીને લઈ ખેડ પોસર એવું થયું ભાડા પછી એકસો દસ ભાડું અને તેલ પાણી તો એનું પાછું અને જેવું જેવું હતું તેવું એ મૂકી દેવાનું પડે જેવું રિપેર કરીને પણ ચાલુ કર્યાનું છે હવે વિચાર કર્યો નથી હવે કઈ કેવું મને જ્ઞાન આપો તે હું આવે જ્ઞાનમાં રોગ કે જ્ઞાન આપ્યા પછી શ્રીમંદિર સ્વામી ના દર્શન બેરામાં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 હવે તમારી આબરું રહી પેલા આબરું ગયેલી એને ઉપરી કોણ લાલતું હોય કે બાર છોકરા છોકરો થાય બસ સર પધલ છે ને પધલ ના લોકોશન કર્યા મોટા મોટા અને લોકો ડેકોરેશન પોસ્ટ ને જોયું કર્યા ઘરે ગોળીબાર ના કરી નાખે આપણા લોકોનું કામ કેવું છે કે જો અથવા ગોળીબાર કરી નાખો એટલે અંધારો જોઈએ છે લોકો એટલે મેં મેં ત્યાં ચેતણી આપી બધાને કે ભાઈ આ ચંદ્રકાંત બધાને આપડે ગુપ્ત રાખજો અને પાક પછી ઓપન કરીશું પછી આ જ્ઞાન જે ઓપન થયું છે જાય નઈ આ બીજે જાય છે કારણ કે ઘણા કરતી દબાઈ રહેલું હતું જ્ઞાન પ્રગટ છે નથી વેદાંતમાં નથી કોઈ જગ્યાએ પુસ્તકમાં પછી લોકો સાંજ નો સત્સંગ હિત સાંજનો લાગ્યો करो करो करो था था था। दिवस दरमियान दुखदायी शब्द बोलया हो अभ्यास करव जो दिवस दरमियान दुखदायी शब्द बोलिया दिवस दरमियान दुखदाय शब्द बोलिया गो काम जो काम करने <laughs> આપડા કેળવી ના અભ્યાસ કરો બે જુવા જવાની શક્તિ કેળવી છે ને આવો અભ્યાસ કરવા જેવા પ્રસંગો બનતા હોય છે તારા એટલે મને એવો વિચાર આયા હતો હે એટલે બધું ઓછું થઈ ગયું બધું ના કિતીલ બી થાય તો પેલું કેતી આપણે ચાખવી નથી ચાખવી નથી હા દર વખતે તો સુગંધ આવે તો જ ને કેતી કે કે લે ને કિતી જ્યારે અમારી આ કિતી બહુ કહેલે ને એમ ચાખ્યા નહી તો યેય સાંભળ પર મારગે દીવાતે અમને કે આ કેળતા હા ઇંધી જેરા ગયે સાંજે આપડે કેટલું છૂટ હુ એ જ ખોટું ઘણી પછી કઈ આસુ ના થયું થઈ જવાનું ત્યારે પકડ રાખતું કેમ પગજ આપનાર મરી જાય પણ જગત કર્યા કરે ભેગા થાય કેપડે તે દે એમાં ફેરફાર ના કરે જો દાદા એ લોકો આ લોકો ને તો આશ્ચર્ય થાય પણ હવે આ કપડા ની વખત મારશે કે પરિવર્તન આવશે પરિવર્તન આયા જ કરે આપડે પહેરવા નથી કાઢવા નથી પહેરવા નથી છતાં કાઢવા નથી શું કરું કાઢવા ત્યાં નથી કરે પાછું આપડે તમને કેમ લાગે સહયોગો નથી આવો આવો આવો સાહેબ અપૂર્વ જ્ઞાની કોણ કેવાય કે જે કપડાં સાથે જે જ્ઞાન થયું એ કપડામાં ફેરફાર જે કપડે જ્ઞાન થયું છે એની મે ના કરે હા કપડા માં જ હોવું જોઈએ સંસાર ભાવ માં જ હોય વેપારી ભાવ માં જ હોવું જોઈએ જ્ઞાન એ ટેસ્ટ બાવા તો કહ્યું એમાં બાવા મજા કરે એમાં શું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 અધ્યાત્મ જગત એ જોયું નથી અધ્યાત્મ અધ્યાત્મ એનું નામ કેવાય કે આત્મા નું જન્મ આત્મા ની જન્મગ્ન અધ્યાત્મ કેવાય કેવાય સ્વતંત્ર જગત માં ઉપરી માં ઉપરી દે જરૂર જ્યાં ભય નથી જ્યાં કશું નથી જ્યાં ધંધ્ર નથી જ્યાં વિતરાગતા છે કૃષ્ણ ભગવાન કહ્યું વિતરાગ અને નિર્ભયતા બે વસ્તુ છે આપડે પબ્લિક માં બોટલીશું પરિપ્રશ્ન નું છે હા પ્રવચન નું જ્ઞાન નથી બુદ્ધિ હોય તો પણ ના પડે ને પ્રવચન થી જ્ઞાન આત્મા લભ્ય નથી પ્રવચન તો ખાલી અનુભૂત છે તેને લ એટલે કે જેને પસંદ કરે તેને જે પ્રાપ્ત થાય આપણે જે થિયરી ઓફ ગ્રેસ કહીએ છીએ ज्ञा है भगवान शब्द है नहीं, भगवान नहीं कर भगवान बुप्वा शो वो ભગવાન આ દુનિયામાં ભગવાન બીજા કોઈ છે માતા પેટે જન્મેલા કુલ કેલ થાય છે ભગવાન કહેવાય બસ એ જ નહી બીજા કોઈ ભગવાન હોતા નથી માતા ને પેટે જન્મેલા જનમતા જનમતા અનેક મુશ્કેલ માં થાય છે માણસ ની કઈ શક્તિ હોય તો એ અનુગ્રહ માટે લાયક થાય આ અનુગ્રહ એ શબ્દ મુખ્ય વસ્તુ છે દાખલા તરીકે એવું છે ને હા અનુગ્રહ તો આપડે ભાષા તરીકે વાપરીએ એટલું જ એજ આખો ક્રમ અનંતે ક્રમ નો ડેવલપમેન્ટ છે ભવિષ્ય ની વાત જ્ઞાની કૃપાથી બીજા લાગતા બીજા પણ બીજું કોઈ જ્ઞાની તો પોતાના ફી માં આવેલા શીખ માં જાય છે શીખ માં મેટ્રિક માં જાય છે આવો આવો બેસા અને જેટલા માતા ને પેટે જન્મ્યા ને તે ભગવાન કહેવાય દરેક જીવ વેલો ડેવલોપ થવાનો આપણે એ થવાનું છે દરેક જીવ દશા એવી જ છે જયારે ત્યારે થવાનું છે એનું ધ્યેય એનું ધ્યેય બની જઈ રહ્યા છે પણ એટલું બધું ત્યાં બધી કસોટી ચાલી રહ્યું છે કે ત્યાં કરોડો માંથી એકાદ થાય છે બારું નથી મોટું ફૂન ને બાકી વાત આંકડી પકડનાર મળી જાય ને અને જયારે કઈક ભરી રહ્યા હોય બધા તારે આપડે જાગી જાય છે એવા જે થયેલા આગળ ભરી રહ્યા હોય ત્યાં આગળ ટિકડ હજાર હજાર દસ હજાર વીસ જતા રહી રહ્યા બસ આવી રીતે અને મન નું સમાધાન થાય તો ધર્મ છે બાકી ધર્મ જ્યાં મન સમાધાન નથી ત્યાં ધર્મ કરન નું એકાગ્ર કરવું ધર્મ નથી મન સમાધાન કરવું એ ધર્મ એકાક્ર થયું તો રિલીફ છે ને ના સમાધાન દ્વિધા થી દ્વિધામાં સમાધાન થયું એટલે દ્વિધા બંધ થઈ ગઈ છે દ્વિધા બંધ થઈ ગઈ છે ઉપર હોય સમાધાન માર્ગ કોઈ પણ દુઃખ હડે નહી તારે દારૂ પીધેલો છે બધું ત્યાં બીજા લોકો છે બધો કે અને થતો છૂટતું નથી રોંગ બેલી જાય છે અને આખું વલ તો પઝલ છે ભગવાન તો સાંપ્રદાયિક મતવાની જરૂર છે કારણ કે એની જરૂર ના હોય એ ના હોય તો એમ મત ચાલે નહી તેના આધાર શું સંપ્રદાય પણ એક હજારો વર્ષ થી આવી બિલીફો ચાલી એ પણ એક અજાબી છે ને આ બધું વસ્તી આની આ જ બિલીફ આ જે લોકો છે ને હિન્દુસ્તાન બહુ ઊંચે નીચે ઉતરે નીચે ઉતરે છે નીચે ઉઠી ગયા સંજોગા સારું શું કોઈ જાતના મતભેદ ઘટ્યો ઘટ્યું એ તો કજું ઘટતું નહિ પણ મજા છે કે થોડી વાર મજા આવતા નથી બાળક ના માટે દુહા ની બીજા લોકો બાળક છે એના કરતા બાળક પણ ઓછું છે બીજા તો સાહજીક બાળક છે અને આ તો આમ હિન્દુ ચિત્ર બાર જેનું આ એકતા છે ત્યાં સુખ સુખ માં કામી ના ભાઈ મનમાં જુદું ને બોલવામાં જુદું બધું ત્યાં આગળ જુદું થઈ ગયું ત્યાં આગળ કશું સુખ પાય जुदू लगे मन मा एक बोलवाणी एक वर्तन मूर्वक करते वो अज्ञान करे ना कर, अज्ञान तो करें अज्ञान जिंदा करे અંદર ગુસ્સો થાય પણ મળે પણ બઉ સારું પડે સાચા બધું આવે નાટક કરતો પેલા તો જેમ છે એમ જ બોલી જાય સમજુ માણસ ગોટા બધું ગોટા સમજુ માણસ વધતા જાય છે હંમેશા કઈ રે નિર્વિકલ્પ આનંદ આપે એ વિકલ્પ કઈ રે તે બળા પર દિવસ જોવા પડેલું હોય થાય ફરિયાદ કરતો હોય આ કર કેટલો કરવા જાય છે નિરંતર વિકલ્પો કઈ કરે જેવા દેખાય છે મન ને નિષ્ક્રિય કરવા જોખમ છે શું તે નિષ્ક્રિય કરવા ગયેલા બાપજી દેખાય બધા થાય બાપજી સામાન ખાલી નિષ્ક્રિય થઈ જાય ચપડતા નથી ચપડતા નથી કશું નહીં અંધારું ઘોર એટલે ફરી મન ઉભું કરવું પડશે જોવું હોય છે મન ફરી ઉભું કરવું પડશે મન મારેલું ચાલે મન જીવતું ઘોડા જેવું કરવું જોઈએ કેવું તમે વિકલ્પી છો મન મન મન મન તો એના સ્વભાવ છે મન શું મન શું કે છે કે તમે મારામાં વિચરો તો શું કરો પણ હું જેટલો છું હું મારું કામ કરું તમે વિચરો તો શું કરો આઈ શું કરશે મને એજોસ્ટ જ થયા કરે છે નિરંતર નિરંતર જવાબ છે તો પણ નહિ આ વિચરે છે બધા શ્રીમાન કરે છે વિચરે અને પછી તરમાયા કયા થાય વિચાર તે વિચાર કેવાય તો વિચાર ઉપર જ્ઞાન આપે છે એટલે વિચાર તો વિચાર થઇ જાય છે પછી નહીં જ્ઞાતા જ્ઞ થાય છે મનમાં શું મન નડતું નથી કોઈ નડતું નથી પોતાની અજ્ઞાનતાડ થાય શું મન સુધી વિચાર કરે છે તું માહિતી વિચાર થાય મન તો વિચાર કર્યા કરે તને ગમે છે મનપન ણે વિચર્યો નથી તો મને વિચાર હું તાર રોગ જ રોગ ને પણ ભર્યું અને વિચરા એટલે પરાધીન થયા તમે તમારી સ્વતંત્રતા કોઈ નાખી તમે સ્વતંત્ર જ છો